એ આવો આવો મારા મોટા નાના મોટા અરે વાહ ભાઈ આજે તો જુનાગઢ બેઠા બેઠા ધર્માનશુ વાર્તા સાંભળે છે ઓહો હો આવો આવો ધર્માનશુ ભાઈ આજે છે ને આજે હું તમને બધા અને વાર્તાનું નામ છે સોનબાઈ અને રૂપબાઈ એક હતી સોનબાઈ અને એક હતી રૂપબાઈ એ બેનપણીઓ હતી એક વાર સોનબાઈ અને રૂપબાઈ જયારે સુંડલા ભરી રહી ત્યારે સોનબાઈ રૂપબાઈ ને કે બેન બેન આ મારો સુંડલો ચડાવ ને રૂપાઈ તો કે હું તો તારો સુડલો કઈ ચડાવતી નથી ચડાવ ને તારી મેળા મારો કોઈ ચડાવવા વાળાની વાત જોવા લાગી એટલામાં ત્યાં એક બાવો નીકળો બાવો સોનબાઈએ બાવાજીને કહ્યું બાવાજી બાવાજી ચાલતો થઈ ગયો બાવો સોનબાઈ ને વનમાં ખુબ દૂર લઈ ગયો ત્યાં એક ઊંચું ઝાડ હતું અને એના ઉપર એને સોનભાઈ એટલે સોનભાઈ નીચે ઉતરી શકે નહીં હો અને કોઈ ઉપર ચડી પણ શકે નહીં માખણ તો ચીકણું હોય ને એટલે લપસી પડે કોઈ ઉપર ના ચડે કે સોનભાઈ નીચે ના ઉતરે ભાઈ ના લગ્ન કરવાનો દિવસ આવ્યો હો ભાઈ જાન જોડી ને સોનબાઈ ના મા બાપ બીજે ગામ જવા નીકળ્યા રસ્તામાં જે ઝાડ ઉપર સોનભાઈ રહેતા હતા તે જ ઝાડ બધા એ ઝાડ નીચેરો હતો ને એ પણ જાનમાં સાથે હતો પાછો એટલે મોતીયા કુતરા ને જોઈ ને સોનબાઈ નું આવ્યું અને એ તો બોલી મોતિયા રે કુતરા મોતિયા રે એટલે બધા વિચારવા લાગ્યા અરે અરે અરે આ તે અહી કોણ બોલે છે ત્યાં તો વળી સોનભાઈ પાછા બોલ્યા મોતિયારે કૂતરા મોતી અરે કૂતરા થયું કે આ તો જરૂર આપણી સોનબાઈ નો જ અવાજ છે ભાઈ બધાએ ઊંચે ઝાડ તરફ જોયું તો સૌએ સોનબાઈ ને દીઠા પછી મોતીયા કુતરા એ ઉપરનું બધું માખણ ચાટી લીધું જીભથી અને નો ભાઈ પછી પડી ગઈ ભાઈ પાછળ થી લોટ પેલો બાવો ઝાડ પાસે આવીને જુએ છે તો સોનબાઈ તો ના મળે ઝાડના થળ ઉપર માખણ પણ કોઈક ચાટી ગયેલું ભાવો તો ત્યાં થઈ ને જાન નું ગાડું નીકળ્યું હતું મોટે લાવ મારી સો ની નહીતર ધોકો લગાવી દઉં લાવ મારી સોની નહીતર ધોકો લગાવી દઉં સોનભાઈ બાવાનો ભાડો અને બાવાને ઓળખી ગઈ અને બધાને કહ્યું કે આટલે પેલા માણસે તો બાવાને કહ્યું ત્યારે બાવાજી બેસો આ ખાટલા ની ઉપર હમણાં સોની ને લઈ આવું છું પછી તો ભાઈ આ ખાટલો કુવા ઉપર ઢાળેલો હતો અને બેસવા ખાટલા ઉપર અને એ ખાટલો વળી પાછો કુવા ઉપર રાખો જ્યાં બાવાજી સોની ને આ ખાટલા ઉપર બેસવા ગયા ત્યાં તો ધબ દઈ કુવામાં પડ્યા અને ડૂબી રહ્યા હો ભાઈ પછી તો સોનબાઈ અને સૌ ભાઈને પર ભાઈ આવી હતી આ સોનબાઈ ને રૂપબ ની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો